મહિનો ના કહી દીધું થોડી બગાડી થોડી સંસાર બગડવ થઈ જાય યે અલંકે રે ક્યારે ફટકે કેવાય નહિ ક્યારે ફટકે કેવાય નહિ પાછો હા ક્યારે નહિ કેળ જરા જલતા રહેજો તારા જેવા ખરો માલ ગમે તારા જેવો બધું અને માલ ભર્યો પુતા આ દે માલ પોલ લોકો બોલશે કે બીજું વર્તી કે કશું કામ હે ના લાગે હવે કામ આ પૂરો બરાવો તો પૂરોસ બનાયા તેરું બીવાં પઈવાને લાયકે છે કહોને કે જય ઇતસે એક તો કોઈ સારું નહી બધું નકામ કશું જ કામ ન હોય એક વસ્તુએ કામની નથી ટકા હોય હળી ગયું હોય ટકા હોય તો પછી હળલા માં ગણાય આ બાજુ સિત્તેર ટકા હળી ગયેલો પેલી બસ ત્રીસ ટકા હાડ હોય હળેલા માં ગણાયું એ બધું હળી ગયેલું છે મેં તો એક ટકો તારા મક્કલ નથી કરવી મને ખબર અને જ એને ના થાય ને રાઉન્ડ બનાવે છે આ વ્યવહારમાં થોડું ઘણું પણ એ થોડું ખડબતલું તો બે ને ભેગા થાય તો મજા આવે તો આખું વ્યવહારમાં નથી મારી શોધખોલ કરીને બધી અત્યાર સુધી ચુપ પડે નહીં કચા નહી પડે હવે સાચી વાત સમય એટલે આપણે એથી મારી કાઢી મી રીતે મિલે જાય જોડે રાખવો જોઈએ રાખી છૂટકો છૂટકો કોમન સેન્સ નથી બિલકુલ કોમન સેન્સ ઓછા આ કાળમાં બધા આ જનરેશન માં બધા ઓછા કોક કુટુંબમાં કોમન સેન્સ વાલ્યુ આવી હતી પોતાના પ્રશ્નો લાવી નાખે કોઈ મદદ ના હોય ને તો ઉભો કરે ત્યાંથી ઉભો થઈ જાય ઉભો કરીએ આવો દેખાવા મળે બધા દેખાતું જ નો દ્રષ્ટિ ને નાની એકલ નથી કોણ કેતો હોય અને સત્ય ના કહે તો પછી ઉધાર મારી આજ ઉધર ચાલે મેરા સાથ માટે શું કહેવાય બારનાર કઈ ના કરીએ તમને બધા કરીએ કરે તમારે પૂછો એટલે જવાબ આપીએ બધાને તું કેટલા જણ તો કેવા તું હા ધ્યાન કરે છે એવું એને કહે કેટલાક અને તે ખાસ નજીક માં ટચમાં છે કહીએ કોકડા કોકડાડો તો લોબું તો અમને હે જમ્યા પછી કઉ્યા મને કેજો મારે મગજ મગજમાં અને મારી સભા બગડે દસ પંદર થી કોઈ જંગલી માં કહેલું નહિ મારું મોડું બગડ્યું સારી રીતે મારું મોડું બગડ્યું ને મોડા નો દારૂ નો ફોટો આવ્યો બોલ બગડી ના કે જંગલી કઈ દાર જંગ કેમ કરી નહીં અક્ષું મિનેટ ખૂબ ક્યાં ક્યાં કરે ને ખુબ આલ અલગ કરવાનું આવ્યો ત્યાંથી ટિકિટ લાવ્યો છે ચીઠી લાવ્યો છે ત્યાગ પોતાના સ્વાર્થ નો ત્યાગ મોટા મોટી તપસ્યા ના જેવું કોઈ તપસ નથી અમારી આખી જિંદગી સ્વાર્થ ત્યાગ ની કઠિન તપસ્યા કે છે કે સ્વાર્થ ત્યાગ ની કઠિન તપસ્યા કરતો હોય તો વર્તન તો એવું થાય જ ને દાદા જંગલી કેવું પડે એવું થાય જ નહીં ને કોઈને ના ગમે એવું એ તો થાય થાય પોતાનું ડ્રોઈંગ ઉધુ ડ્રોઈંગ જીત છે વ્યવહારુકતા નથી ગમવાનું અને વ્યવહારુકતા હોય ને ત્રાસ નીકળે ને તપાસ તો ભગવાન કહેવાય વ્યવહારુતા એડજસ્ટેબલ હોય બધે જ એવરીવેર અને પછી ડ્રોઈંગ જીજા ડ્રોઈંગ એવું હા તો ખોટું આ જ ડ્રોઈંગ સાથે એટલે હવે એને ખબર પડી કે ખોટું છે તારા હવે નાખી દેવા તૈયાર ન નાખી દઈ થોડી વાર દેવા દે કાઢી નાહિદે તારે શું થાય નાખી દેતા જોઈએ જગ્યા ના હોય તો એ જતો રે ને પછી આવે શું કરે પણ એ પણ જતા રહેતા ખબર પેલું ડ્રોઈંગ તો જોઈ ને એ ડ્રોઈંગ કરતા આપણે ભીડ માં એકાંતિયે સારું છે બધાને કઈ આવડતું એકાંત હશે તો એકાંત ભીડ માં એકાંતિ રીતે આવડ ભીડમાં એકાંત બધી થિયરી છે શું છે આખું જગત એકાંતમાં કંપની એ હિમાલય બધા પડી રહ્યા એ કોન્કરી નારાયણ એટલું સમજ આ ખોટો રસ્તે છે હન્ડ્રેડ ટકા એ સમજાવવું મુશ્કેલ હતું સમજાવનાર ને મારવા ફરી પથ્થર લઈને એવું કેવાલોગોડો મી આ બે નહી કરી વ્યક્તિ માં બાપ નો તો જન્મ શેદાલી ગયું મા બાપ क्ति नुस ज्ञान जेवा बहारे निकली अथाशक बाहर दुनिया न मानस साथ आगे अपने तरह कोई अज्ञाशक्ति जीती जाए खबर पड़ी जाए छ चिंता नज्ञात है जयरे अपने सत्संग में रही है सत्संग नाम कोई महात्मा मा, जोड़े रही है तेरे के, के प्रज्ञाशक्ति जोर हो अज्ञाशक्ति होती जी बहार जाइए बीजा लोग अज्ञाशक्ति नु जोर वी जाए चिंता थी जाए तो चिंता था अज्ञाशक्ति ज कहे ने चिंता थी जाएक्ति कहवा ચિંતા થાય નહિ પણ ચિંતા જેવું લાગે સાહેબ લાગે દબાણ આવે ને એનું દબાણ આવે તેથી એમ કે સત્સંગ કરી રેજો આખી રાત મળે તો બહાર તારી એવું અજ્ઞાશક્તિ માં બીજા માણસો ને સારું કરવાનો ભાવ રાખતા હોઈએ સારું કરતા હોય છતાં પણ આપણું ચિત્ત પ્રસન્ન ના થાય આપણું ચીપ પ્રસન્ન ના રહે આપણને જોઈને બીજા માણસ ને એનું નિરાકરણ આપણું ચીપ પ્રસન્ન ના હોય એટલે પેલું આપડે આપણને સામી વ્યક્તિ માટે સારો ભાવ હોય પણ આપણું ચીપ પ્રસન્ન ના રહેતું હોય પેલા ને આપણું આપણું મોડું જોઈ ને દુઃખ થાયું આપણું મોડું વ્યેખાય ના થાય ઉપાય વાત કરું કે શ્રા ત્યાગ આ જગત આખું છે મારી બેટી પેલા કે છે મારી બેટી શું એ બધું કરે પણ નોર્મલ હોય તો શ્રાથ ગણાતો નથી પણ જયારે હોવાનું ક્યાંથી લે પોતે કોઈ પણ વસ્તુ એને જગત પર સારથી કરાય છે આપડે ત્યાં સારથી તે સારથી હદ તો ક્યાં સુધી પહોચી છે કે આખું કોરું ખાઈ જાય આપડી આખી મિલકત હોવું જાય નોર્મલ માં કોઈ વધારે કોઈ સાથ થી લાગે એવું ના કરે સાથી છે એવું લા કરે નહીં ને તો ભગવાને એને નિઃ થી કયા અને આ સાત જરૂર નહીં લઈ જાય તો સાત ટેક નહીં માર નહીં પડે નેગ્યુલર તો વધુ વાતો નથી ખરો શ્વાસ કોને કેવાય છે એ તમે શુદ્ધાત્મા નો શ્રદ્ધ કરો જે ખરેખર શ્રાસ કરો એ શ્રાસ કેવાય આ તો હિંમતભાઈ નો શ્રાસ એટલે પાર્થ કેવાય ખોકાય કોના હારો કાંતિ વરસાદ કરો તમારું બે થોડી છોકરો એટલે ખાસ પીછ ને મજા કરશે એટલા હારું ને એ માટે એવું બધું પદાર્થ પરમાર્થ એ ના કેવાય પૈસા પોતાના આત્મા માટે પરમાર્થ માટે પરમાર્થ માટે પોતાના દેહ ને માટે પોતાના ભૌતિક માટે વ્યવહાર માટે કરવું એ સાથ કેવાય બીજા માટે બાળ પાસે રહેનારા માટે બધું કરવું એ પરાજ કેવાય પહાર્થ એટલે પોતાને રહેવા પછી દારૂ પીએ છે એમ કરતી પણ અત્યારેવું કરી શું કરે પછી આગળ કામ વર્કમાં કરી દે એટલે પૈસા નાખી જોઈએ શું કરું હા એને રહેવાનું છાપરું આપડે જે બાપે આપ્યું આપવું જોઈએ અને સારી રીતે ભણાય એની સર્વિસ મગાવી દેવા બીજી બાકીમાં આપડે ને આપને મળવાની તાલાવેલી લાગી જાય હવે આપને મળ્યા પછી પેલું જે કોઈ પણ બીજું પુસ્તક ગમે ધર્મ વાંચે રામાયણ વાંચે તો એવું જ લાગે કે આ દાદા કે છે એવું જ છે આમાં લમણે લખેલું છે પછી તમે ના મૂકી દેવું હોય તો એમ કીધે કારણ કે ભાવ એક જ કે જુદું જુદું વિચાર તો ઘર છે ભાવ અર્ધ ચેતન છે કોઈ પણ વ્યક્તિ મારા મગજમાં આવી જાય તો એના માટે હું વિચાર કરું છું એવું કેવાય કે ભાવ કરું છું એવું કેવાય વિચાર કરવું કેવાય ભાવ વસ્તુ ભાવ મા સમજી શકે લાડવા ભાવે છે એ તો જળ છે વસ્તુ શું કર્યું જીચાર છે અને ભાવ એ તો ચાર છે એટલે અર્ધ ચેતન છે ભાવ તો હોય ભાવ તો ભાવ ઉડાડી દે છે ભાવ કઈ નથી ચાર્જ ચાર્જ જ બંધ જાય એ બધા વિચાર આવે તો મનની સેવા અને વિચારો જળ છે મન જળ છે મન આઈડ ઇઝ કમ્પ્લીટ ફિઝિકલ मन नॉस्ट कर स्पंदन थे आत्मा अहंकार बुद्धि अहंकार हित है तनमय आकार करे विचरे अहंकार बुद्धि वी कर એટલે પોતે જ્યાં આગળ વિચારે કેવા તમે તારે વિચારે ના વિચરે જાય છે वाने मीज़ने को लम उनल न स्क twenty-भार ही भी प्रहार ही किसे ताकणी करनाा लिदा नुड़करा है और हें नहीं विछ रहा है सारे है जालार में कहाने मि मि मातलगको भses पीर और जोगे है अ हुआ dokas पक है विक्रत है रहा है जो जटुना सभा वा तो और छोफे मगज छटकी के जाए चे। ना क्रोध तो रहे हरिश्चंद्र हरिश्चंद्र हरिश्चंद्र न रहते તમે શુદ્ધાત્મા થયા ગ્રોથ હોય ને હરિશંદ્રમ રીતે આત્મા જુદો પડી ગયો એટલે ગ્રોથ ક્યારે કેવાય કે પાછળ હિંસક ભાવ હોય શું હોય હિંસક ભાવ હા હિંસક ભાવ હોય તમને મનમાં થાય કે આવું કેમ થાય છે ક્રોધ નહી પણ ગુસ્સો કેવાય એટલે ડિસ્ચાર્જ છે હિંસક ભાવ હોય એટલે ચાર્જ કેવાય તો ક્રોધ કેવાય ને એટલે ક્રોધ મારો રહેતું જ નથી અમારે જ્ઞાન વારો સમજ કરીને અને સમજ લીધે છે પેલા હું પ્રવૃતિઓ માં બહુ રહેતો હતો હવે પ્રવૃત્તિઓ છે તો કે આ જે પ્રેરણા છે કે શું છે બહાર નથી આવતો જમા થાય તો ઉધાર થાય આપણા ચોપડામાં ઘણી વખત દ્વેષ ઉત્પન્ન થાય અંદર બહાર દ્વેષ થતો જ નથી અંદર ને અંદર દ્વેષ ઉત્પન્ન થાય અને એમ લાગે કે આ અહમ દુબાવાયો છે એટલે દ્વેષ ઉત્પન્ન થયો તે જમા સુધાર પાછામાં જમા થાય કે ઉધાર થાય ના નીકળી જાય ચિંતા કેટલાય છે ચિંતા વગર નું એક કલાક માણસ રહી શકે નહીં આ દુનિયામાં તો ચિંતા વગર એવાય છે માટે આ જ્ઞાન ને ચિંતે તમારું ગુબા થઈ જાય છે એ થાય ચિંતા નહી એ ચિંતા નિંતા થાય નહિ ચિંતા તક ડા રાખો તો કે જ થાય ચિંતા કરનારો કયો બહુ પ્રવૃત્તિ લીધી છે પછી રોપ થી પાછો કોણ રોપ થી ચાલે પાસે આપડે મૂળ ધર્મ માં આવી જવું છે સિદ્ધાર્થના ભાવ માં રહીશ ક્યાં ના શું બાવી વારો વિતરાક ભાવ આવી જાય આપણને વેન ઘર માં રહી ને પણ મુક્ત રહેતા હોય ખાલી થઈ ગયા ટાંકી ખાલી થઈ ગયા પછી બઉ પર ઓપચેક કરે બાર વાર બાર વાર જ કરેવાર નહી કાર્યકાય <laughs> <laughs> <laughs> જપડે બીજું થોડુંક રાખો ને તો સારું પડે ગાયત્રી ના જપ કરેલા સૂર્ય નમસ્કાર કરું છું કે હા સૂર્ય નમસ્કાર પછી બીજું તો રાખો બીજું શું રાખવું કે છે મંત્ર મોદી ઘટના બને આપણી જે તાવ્યો છે તો આપણે પછી એ વખતે મનની શા નથી લાવી શકતા ને આપણે પહેલા જે વિચાર કર્યો નથી એના બદલે એકદમ ઉતાવળિયા નિર્ણયો લઈએ કે દોડધામ કરીએ અને મનને અશાંત બનાવી દેલી તો એ દરેક मधर बीमार बन मादी बीज प्रसंग बनो तो आप नक्की कर सहजता अशांत थी, थी जाइए जलवा उतार अवस्था उपाय सी रीते भगवान चलावता એ રીતે ચાલી રહ્યું છે પણ ચાલી રહ્યું છે ભગવાન તો કરે છે ઊંભાર કેવાય ભગવાન તો ભગવાન જ છે આ વિજ્ઞાન કરી રહ્યું છે વિજ્ઞાન વિચારી રહ્યું છે ભગવાન શું કરે તો ભગવાન શું કરે છે ભગવાન બધું પ્રકાશ આપે છે જીવ માત્ર જીવ હા અલગ પ્રકાશ હોય એ પ્રકાશ પ્રકાશ માં આનંદ જીવે છે બધા ભગવાન આવું કામ ના છે એ તો વિશ્વકર્મા કયો ને વિશ્વકર્મા તો ઉધાર નો રૂપાંત મૂકેલું છે આ જગત નો દરેક છ છ તપન્ન થાય છે એના અવસ્થાઓ ઉત્પન્ન થાય છે ત્યારે બ્રહ્મા કહેવાય છે વિનાશ થાય છે ત્યારે મહાદેવજી કહેવાય છે અને કાયમ રહે ધ્રુવતા ઉત્પાદ વ્યવ્ય ઉત્પાદ વ્ય ધ્રુવ્ય એ ધ્રુવતા એ રીતે હ્રજગુણ કહેવાય છે કાયમ કહેવાય છે વિષ્ણુ કહેવાય છે આ તો રૂપકા પણ એ ઉત્પન્ન થવાની ક્રિયા શક્તિ તો કોઈ મારા ફેરતું હશે ને આ ધ લોકો સમજાયિક સમજાય ના સમજાય છે એની અંદર પ્રભુ ની કોઈ શક્તિ જ નથી કામ કરતી વિજ્ઞાન જ કામ કરે છે એટલે કે આપનું કેવું એમ છે કે આ વિશ્વ અંદર જે બધું ચાલે છે એમાં ભગવાન ની કોઈ શક્તિ જ નથી વિજ્ઞાન જ બધું ચાલે છે વિજ્ઞાન ચાલે ભગવાન કયા કરે છે Bhagwan data dasta parmanand ji God is in every creature whether visible or invisible evdi divata mari hichi ghana krie che na na he bhagwan besa exactly i do agree it's god is invisible and god is everywhere but where is god and how we to, what is the definition of god then age je ke hu e manu chu ke bhagwan ke che ke invisible che invisible che and everywhere rehla che ભગવાન શું છે એની વ્યાખ્યા શું ભગવાન એટલે પ્રકાશ સ્વયં પ્રકાશ પ્રકાશ બીજી પ્રકાશ કરે પોતાનો એ પ્રકાશ છે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શક્તિ સુખનું ધામ અવ્યાદ એટલે અગ્નિ ની આઠ બાર જાય પણ અડેલી કોઈ વસ્તુ એના બાધા પીડા ના કરી શકે ભગવાન તો અનંતના તો બીજું બજુ ના કરે આ બાળકો માટે શીખવાય છે તો મોટીપણ માણસ માં જો બાળકો માં તેને જોતું હોય ભૌતિક સુખો ભૌતિક સુખો જોઈતા હોય તેના માટે છે ભૌતિક ગાય પુત્રી કહેવાય અને ગાયત્રી નો જપ કરવાથી સૂર્ય તો દેવ છે ખાલી સૂર્ય તો દેવ છે એમ કે છે કે ગાયત્રી એ સૂર્ય ની પુત્રી ગાય અને એમાં કોઈ નહીં ભગવાન ને ઓળખવા માટે બીજું વસ્તુ વિજ્ઞાન છે વિજ્ઞાન કારણ કે ભગવાન ના થાય ભૌતિક છે આ વિજ્ઞાન છે ભૌતિક છે અને અંતરવિજ્ઞાન એ કક્ષા એ પોચવા માટે કઈ પગથિયા તો હશે ને પગથિયા છે અનંત ભટકે છે તે એક અવતાર માં નહીં બધા અવતારો ભટક ઘટાયટે જાત જાતિ લાલસાઓ જાત જાત થી વાસનાઓ જાત જાતિ બધું જે થયું છે કેવલ વિજ્ઞાન થયું છે અને એવી કોઈ સુરક્ષા નથી એ શક્તિ નથી એવું માનવા મારું મન હજુ કબુલ નથી કરતું કે વિજ્ઞાન સમગ્ર વિશ્વ ચક્ર ચલાવે છે એમ કે છે મોટા મોટા સાયન્ટિસ્ટન્સર કેન્સર નો ઇલાજ વિજ્ઞાને કેમ નથી શોધ્યો તો પછી વિજ્ઞાને કેમ નથી શોધ્યો કેન્સર નો ઇલાજ વિજ્ઞાને કેમ નથી શોધ્યો છે જ્ઞાની કોને કેવાય કે આ દુનિયા માં કશું જેને જાણવાનું બાકી ના હોય જ્ઞાની હિન્દુસ્તાન માં તો અહિયાં આગળ દસ હજાર જ્ઞાનીઓ નીકળે છે પણ બધા બુદ્ધિશાળી હોય કે બધા બુદ્ધિશાળીઓ જ્ઞાની બુદ્ધિશાળી ના હોય જ્ઞાનીમાં બિલકુલ બુદ્ધિ ના હોય બુદ્ધિ નો ના હોય ભગવાન એટલે આજની દુનિયા જે માને છે વિજ્ઞાન ની વ્યાખ્યા છે ઘણો તફાવત છે ગોવિંદભાઈ ગોવિંદભાઈ ગોવિંદ ભગવાન દેખાય છે ને ચક્ષુ ખુલે અંદર ના આ બધા કરી દઈ મારી શું અર્થ છે તમે જે અર્થ ઘટાવ્યો અને હું જે સમજ્યો મને ભગવાન કરતા મન ની અંદર હું શાંતિ જાળવું અને સંભવ કેળવું એ પ્રભુ ને મેળવ્યા બરોબર છે ભગવાન કરતા મન અંદર શાંતિ જાળવું અને સંભવ કેળવું એ મને ભગવાન મળ્યા બરાબર શાંતિ